યોહાનની લખેલી સુવાર્તા એનો અગિયારમો અધ્યાય યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય હવે મરિયમ તથા તેની બહેન મારથાના ગામ બેથાનેનો લાદરસ નામે એક જણ માદો હતો જે મરિયમે પ્રભુને અત્તર ચોડ્યું હતું તેના પગ પોતાને ચોટલે લૂંછયા હતા તેનો ભાઈ લાદરસ માદો હતો એ માટે બહેનોએ તેને કહેવડા બી મોકલ્યું કે પ્રભુ જેના પર તું પ્રેમ રાખે છે તે માદો છે પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે જેથી મરણ થાય એવો આ મંદવાણ નથી પણ તે દેવના મહિમાને અર્થે છે કે તેથી દેવના દીકરા મહિમા થાય હવે મારથા તેની બહેન તથા લાજરસ ઉપર ઈસુ પ્રેમ રાખતો હતો તે માંદો છે એવી તેને ખબર મળી ત્યારે તે પોતે જ્યાં હતો તે છે કારણ તે બે દિવસ રહ્યો ત્યાર પછી તે તેના શિષ્યોને કહે છે કે ચાલો આપણે ફરીથી એવું જઈએ શિષ્યો તેને કહે છે કે રાબી હમણાં જ તેને પથ્થર મારવાની કોશિશ કરતા હતા તે છતાં તું ત્યાં પાછો જાય છે ઈસુએ ઉત્તર આપ્યો કે શું દિવસના બાર કલાક નથી દિવસે જો કોઈ ચાલે તો તે આ જગતનો પ્રકાશ જુએ છે માટે ઠોકર ખાતો નથી પણ જો કોઈ રાત્રે ચાલે તો તેનામાં પ્રકાશ નથી માટે તે ઠોકર ખાય છે તેણે વાતો કહી અને ત્યાર પછી તે તેઓને કહે છે કે આ મિત્ર લાજરસ ઊંઘી ગયો છે પણ હું તેને ઊંઘમાંથી ઝગડવા સારું જવાનું છું ત્યારે શિશુએ તેને કહ્યું કે પ્રભુ જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે ઈસુએ તો તેના મરણ વિશે કહ્યું હતું પણ તેઓને એવું લાગ્યું કે તેણે ઊંઘમાં વિષામો લેવા વિશે કહ્યું હતું ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે લાજરસ મરી ગયો છે અને હું ત્યાં નતો માટે તમારી ખાતર હર્ષ પામું છું એટલા માટે કે તમે વિશ્વાસ કરો પણ ચાલો આપણે તેની પાસે જઈએ ત્યારે થોમા જે દુદુમસ કહેવાય છે તેને પોતાના શિષ્ય બંધુઓને કહ્યું કે આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ હવે જયારે ઈસુ ત્યાં આવ્યો ત્યારે તેને માલુમ પડયું કે તેને કબરમાં મૂક્યા ને દિવસ થઈ ગયા છે હવે બેઠાની યરુસાલની નજીક એટલે ગાવેક જેટલું દૂર હતું માર થતા તમરિયમની પાસે તેમને તેઓના ભાઈ સંબંધ દિલાસુ દેવા સારું ઘણા એક યહૂદીઓ આવ્યા હતા ઈસુ આવ્યો છે એ સાંભળીને મારથા તેને મળવા ગઈ પણ મરિયમ ઘરમાં બેસી રહી ત્યારે મારથાએ ઈસુને કહ્યું કે પ્રભુ જો તું અહીં આવ્યો હોત તો મારો ભાઈ મરત નહીં અને હજુ પણ તું દેવ પાસે જે કંઈ માગશે તે દેવ તને આપશે એ હું જાણું છું ઈસુ તેને કહે છે કે તારો ભાઈ પાછો ઉઠશે મારથા તેને કહે છે કે છેલ્લે દિવસે પુનરૂત્થાનમાં તે પાછો ઉઠશે એ હું જાણું છું ઈસુએ તેને કહ્યું કે પુનરૂત્થાન તથા જીવન હું છું કે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે તે કદી મળશે જ નહીં તું શું એવો વિશ્વાસ રાખે છે તે તેને કહે છે કે હા પ્રભુ મેં વિશ્વાસ રાખ્યો છે કે તું દેવનો દીકરો છે ખ્રિસ્ત જે જગતમાં આવનાર છે તે છે એમ કહીને તે ચાલી ગઈ અને પોતાની બહેન મર્યમને છાની રીતે બોલાવીને કહ્યું કે ગુરુ આવ્યો છે અને તને બોલાવે છે સાંભળીને તે જલ્દી ઉઠીને તેની પાસે ગઈ ઈસુ તો હજી ગામમાં આવ્યો હતો પણ જ્યાં મારથતને મળી હતી તે જગ્યાએ હતો ત્યારે જે યહૂદીઓ તેની સાથે ઘરમાં હતા અને તેને દિલાસો આપતા હતા તેઓએ જોયું કે મરિયમ જલ્દી ઉઠીને બહાર ગઈ ત્યારે તે ખબર આગળ વિલાપ કરવાને જાય છે ઉધારીને તેઓ તેની પાછળ ગયા માટે જ્યાં ઈસુ હતો ત્યાં મરિયમી આવીને તેને જોયો ત્યારે તેને પગે લાગીને તેને કહું કે પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં ત્યારે તેને રડતી જોઈને જે યહુદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને ઈસુએ મનમાં નિશાસ પોતે વ્યાકુળ તેણે પૂછ્યું કે તમે તેને ક્યાં મૂક્યો છે તેઓ તેને કહે છે પ્રભુ આવીને જો ઈસુ રડ્યો એ જોઈને યહૂદીઓએ કહ્યું કે જુઓ તેના પર કેટલો બધો પ્રેમ રાખતો હતો પણ તેઓ મારા કેટલાકે કહ્યું કે જેને આજળાની આંખો ઉગાડી તેનામાં શું આ માણસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી તે ઈસુ ફરીથી નિશાસ મૂકીને કબર આગળ આવ્યો તે તો ગુફા હતી અને તેના પર એક પથ્થર મૂકેલો હતો ઈસુ કહે છે કે પથ્થરને ખસેડો મરનારની બહેન મારતા તેને કહે છે કે પ્રભુ હવે તો તે ગંધાતો હશે કેમકે આજ તેને ચાર દિવસ થયા ઈસુ તેને કહે છે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે એવું મેં તને નથી કહ્યું ત્યારે તેઓએ પથ્થર ખસેડ્યો અને ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે હે પિતા તે મારું સાંભળ્યું છે માટે હું તારો આભાર માનું છું અને તું નિત્ય મારું સાંભળે છે એવું જાણતો હતો પણ જે લોકો આસપાસ ઉભા રહેલા છે તેઓ વિશ્વાસ કરે કે તે મને મોકલ્યો છે માટે તેઓને લીધે મેં કહ્યું એમ બોલ્યા પછી તેણે ઉચ્ચેશ્વરે પોકાર્યું કે લાજરસ હાર જે મરી ગયેલો હતો તે કફનથી હાથે ને પગે વીંચાયેલો બહાર આવ્યો અને તેના મોહ પર રૂમાલ બાંધેલો હતો ઈસુ તેઓને કહે છે કે તેના બંધન છોડી નાખો અને તેને જવા દો આથી જે યહૂદી અમરની પાસે આવ્યા હતા અને તેણે જે કર્યું હતું તે જોયું હતું તેઓ મારા ઘણા તેના પર વિશ્વાસ કર્યો પણ તેઓ મારા કેટલાય ફરોશોની પાસે ગયા અને ઇસુએ જે કામ કર્યા હતા તેઓને કઈ સંભળાવ્યા એ માટે મુખ્ય યાજકોએ ફરોશોએ સભા બોલાવીને કહ્યું કે આપણે શું કરીએ केम के मणस तो घना चमत्कारों करे जो अपने दीय तो सगड़ा विश्वास कर सोमनो आाम ठेका तथा प्रजापण लाइ ले पर कायाफा न प्रमुख याजक ते कहीं ते समझता नहीं कि लोकनी एक मणस मरे आखी ना प्रजा नाश न ना पा ये सारू लाभकारक है આ તેના પોતાના તરફથી કહ્યું ન હતું પણ તે વર્ષમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે લોકની વતી ઈસુ મળશે અને એકલા આ લોકની વતી નહીં પણ દેવના વિખરાઈ છોકરાઓને પણ તે એકઠા કરીને એક કરે તે માટે તે દિવસથી માળીને તેઓ તેને મારી નાખવાની મસલત કરવા લાગ્યા તે માટે ત્યાર પછી યહૂદીમાં ઉઘાડી તો ફર્યો નહીં પણ ત્યારથી રાનની પાસેના પ્રાંતના એફ્રાઇમ નામના શહેરમાં ગયો અને પોતાના શિષ્યો સાથે ત્યાં રહ્યો હવે યહુદીઓનું પાસખા પર્વ પાસે આવ્યું હતું અને પાસખા અગાઉ પોતાને શુદ્ધ કરવા માટે ઘણા લોકો બહારથી યરૂમ ગયા હતા તેથી તેઓએ ઈસુની શોધ કરી અને મંદિરમાં ઉભા ઉભા મહુમાએ પૂછવા લાગ્યા કે તમને શું લાગે છે શું પર્વમાં તે આવવાનું નથી હવે મુખ્ય આજકોએ તથા ફરોશીઓએ એવો હુકમ કર્યો હતો કે તે ક્યાં છે તેની જો કોઈ માણસને ખબર પડે તો તેણે ખબર આપવી તેથી તેઓ તેને પકડે